આવો આવો મારા બેઠા ધવલભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ બંધ હુસેન પણ છે આવો આવો ધવલભાઈ હુસેનભાઈ આજે છે ને આજે બધાને એક સરસ મજાની વાર્તા છે ઉંદરનું બચ્ચું અને તેની માં એક હતું ઉંદરનું બચ્ચું એક આ બચ્ચું તો એની માં કહ્યા વગર ફરવા નીકળી ગયું બોલો એકલું અરે આ શું છે એના પીછા એની ડોક તેના માથા પરની નાનકડી કલગી જોઈને તો બહુ ડરી ગયો ઓહો આ શું છે અને જટપટ જટપટ એ તો ઊભી પૂછોડીએ ત્યાંથી બિલાડી જોઈને ઉંદરનું બચ્ચું તો રાજી થઈ ગયું અને બોલ્યું વાહ કેવું મીઠું મીઠું બોલે છે અને જુઓ તો ખરા આ તેની ચમકતી ચમકતી આંખો એના શરીર પર કેવા લીસા ઘરે જઈને માને કે મા આજે છે ને મે દુનિયાના બહુ ભયંકર અને બહુ સુંદર એવા બે પ્રાણીઓ જોયા હો સૌથી ભયંકર સૌથી સુંદર એવા બે પ્રાણીઓ એક તો બહુ ભયાનક હતું સારું હતું એ તો બહુ મીઠું બોલતું હતું બોલો આ સાંભળી ઉંદરની માં કહે અરે મૂરખ તું જેને ભયંકર પ્રાણી કહે છે એ તો બહુ દયાળુ છે અને પાડ માન ભગવાનનો આભાર માન કે એનાથી બચીને તું સહી સલામત ઘેરે પહોંચી શક્યું નહી તર એ તો તને ફાડી ખાતું અને જો સાંભળ હવે ક્યારે આ બહારના દેખાવ ઉપરથી તું નક્કી ના કરી લેતું કે બચ્ચાને ઉંદર ની માં પંપાળવા લાગ્યો ભાઈ પછી તો ઉંદરના બચ્ચા ને માની વાત સમજાય કે માં સાચું કેસે બિલાડી બહાર સુંદર દેખાતી હતી પણ એ તો પોતાની દુશ્મન છે ખાઈ જાય છે ઉંદરો ને પછી તો ડાયું થઈને તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો